જલ્દી આવ્યો એ પુરસાદ કહેવાય ગુસ્સો પેલા ઘણો હતો પેહલા ગણો હતો હમણાં નથી નબળાઈ છે કે નબળાઈ નહીં કાઢ્યું છે માણસ ને ઝડે ન મન આપડા વસ્ત રહેતું હોય તો ક્રોધ માન માં થાય નહીં મન વસ્ત થઈ જાય તો મન વસ્ત થઈ જ નહીં ક્રોધ માન ભગવાન શું હશે કોઈ દિવસ વિચાર્યું નથી હગવાન શું હશે વિચાર્યું નથી હાય વિધાઉટ માય ઇજ ગોડ હાય વિધાઉટ માય ઇઝ ગોડ સમજવું ટેમ્પરરી કયું છે આય કે માયું થવું પડ્યું હોય તો આ પર્મનન્ટ છે માય ના હોય તો આઈ પરમાનન્ટ હા જગતમાં કંઈ ભગવાને કશું બનાવવું નહીં પડે એવું વિજ્ઞાનથી થઈ રહ્યા થઈ ગયું છે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ઇનવિઝિબલ તમારી મારી વચ્ચે વાંચથી ના દેખાય દૂરબીનથી ના દેખાય એ આખું જંતુઓથી જ ભરેલું છે ગત અને ત્યાં ભગવાન અંદર રહેલા અને જીવ માત્ર પ્રકાશ આપે છે અને પ્રકાશના આધારે આ બધાનું ચાલે છે પણ જ્યાં સુધી એને છે જ અને આ જગત શું છે તમે કહો તું ચોર છે તો શું કે ગુમત ના ગમતું એટલે આપણે કે તું રાજા છે તે પેલા આપડે તું ચોર છે તો કરવું પડે કારણ કે આપડે પેલું કરેલું ફળ તો ભોગવવું પડે પાછ ધીરી દે ના ગમે પોતાને ગાળ તો પાંચ ધીરે ધીરે પછી ફરી આવશે બાકી આવશે ને એટલે વેપાર બંધ કરી દેવો છે આજે આપી ગયો ગાળ કે તો છે છે બધું ક્યાં આ તો આપડે વચ્ચે પાર નથી લખનાર નામ જ નથી તો લખનાર પણ ચાલે છે આ પ્રાઇમરી અત્યારે આનંદ થાય છે ને આનંદ શું મેં તમને કહ્યું જમાયા પાણી પછી સોડા પી સરબત કે આઈસ્ક્રીમ ખડાયો છે ને આનંદ થયો વાતચીત થઈ દાદાની સાથે વાતચીત કરવા છે કે આનંદ બાજી લાવવો ના પડે કોઈ વસ્તુ નથી આનંદ પોતાના સ્વભાવ જ આનંદ છે પોતે આરોપ કરે કે જલીબમાં સુખ છે તો જલીબ લાગે ને એમ કે મને જલીબા થી નહી દુઃખ જ લાગે બધી કલ્પિત વાતો છે અને સમુદ્રો આશીર્વાદ આપી દો તમને દાદા ભગવાન પ્રગટ થયેલા છે વ્યક્ત થઈ ગયા છે આ જ્ઞાની પુરુષ છે મારી ચાર ના પાસ થાય એટલે આ દાદા ભગવાન નમસ્કાર એટલા માટે હું પણ આમ કરું છું આમ કરીને શા માટે કરું છું મારી ચાર ડિગ્રી પૂરી થવા માટે તો હવે એ દાદા ભગવાન તમારે કયું ખુટું હોય છે કે નહીં ખૂટતું હોય મારે ચાર્જ મારું તમારે ખૂટતું હોય છે મધુરા તમારી પાસે ગાળો ખાઈ ને મોટા થાય છે ને સમજવે અને અઠવાડિયું તમારું જ ખાય છે મજુરાગા બોલ છું એ તમે બોલજો બોલાવો દાદા ભગવાન આઠ મિનિટ વધારે વધારે જો કરવું હોય તો પચાસ મિનિટ ને રાત્રે જન્યા બોલવું પોતાના જુમા બેઠા બધા નાના ભાઈઓ ભાઈઓ હોય છોકરા બોકરા હોય તો એ બધા છોકરાઓ નમ શિવાય છે કે નમો ભગવતે આ બધા મંત્રો છે બધા મંત્ર આવી ગયા ને આ બધા મંત્રો નિષ્પક્ષપાતી મંત્ર કેવો છે ભગવાન નિષ્પક્ષ નવા સિવાય નો છે નબો ભગવત એવા જૈનો નો મંત્ર છે મુસ્લિમ બધા ના આવી ગયા તમે જોવાનું સવાર માં નમસ્કાર વિધિ છે એક વખત બોલજો અને આ નવ કલમો બસ એટલું બોલવાનું છે બીજું બધું તમારું વાંચજો પણ આટલું નવ કલમો નહીં નવ કલમો વાંચી જવું છે તમે કેટલું થાય છે આપડી જાતને જોઈ લઉં આટલું થાય છે કામ લાગે એવું છે ને બધું બધું આખા જગત નો સારા આવી જાય એટલા બધું પછી ઝઘડા બગડા થાય ને મતભેદ પડે ને આ તમને આ ફક્ત ભૂમિકા માટે આપી છે અને ધંધાથી ક્યારે થાય કે ગમતું મને આ બધું ઘણું ના ગમતું જ કરું છું બધું હોય પલંગ હોવાનું નહીં ખાવું આ બધું નથી ના ફાવતું જ કરું છું આ બધું ખાવું ખાવા પીવાનું બધું ના ફાવી દઉં છું બસ આ કરવું પડશે ગંધાય ગમતું અને ના ગમતું ના ગમતા ગમતું કરવાનું છે અને ગમતું હોય ના ગમતું નિકાલ કરો છો ઘણા કેતો આપડા બધા મહાત્મા ના ગમતું નિકાલ કરે કે બધા મહાત્મા હોય જ નહિ આતો પણ વ્યાજ ના થાય એ જોઈ લો હવે બીજું ખરેખર સુજા ખરેખર બાબરૂ જે કચરો છે નીકળવા માંલિક નહીં નીકળી જાય માલકી હોય તો ઓછું ના થાય એના માલકી રહે એટલે નીકળી જાય પ્રકૃતિ શુદ્ધતા ને પસતી જાય માલકી હોય ડખો કરે દવા કરે ફલણ કરે થાય છે બાકી પ્રકૃતિ જો ક્યાં ડખો ના કરો શુદ્ધ થતી જાય પ્રકૃતિ સ્વભાવ છે શુદ્ધ પણ ડખો ના કરે તો પણ અજ્ઞાની ડખો કર્યા તમે ના કરો પણ જય કે જય સચીરા મોટા મંડળ નામ આવેલા માણસ અને પ્રેમથી રેવાનું શું સમજ અમે તમારી આંખ માં જોઈએ છીએ અમે તમને ટુકારે બોલાવીએ છીએ અમે તમારી આંખ માં જોઈએ છીએ અને તમે ટુકાર બોલાવીએ છીએ બરાબર લાગે છે એમને કશું જોઈતું નથી એમનો તમારો પ્રેમ જોયે છે અને તમારે પછી પ્રેમના બદલામાં જે માગવું એમાં કહો શું કે ના પેલા દીધી મારા બધા છે ઈચ્છા કરી કે જો તમે ન હપો તમે કઈ નાખીએ બધા પ્રેમ થી વધારે અમદાવાદ એક જણ શું કહ્યું આપી છે મારે વધાર નથી પણ દર સાલ અગિયાર હજાર આપવા એવું મારે આ સારું અગિયાર હજાર આપું જ ક્યા છે આવે અવસર આવે અને એમના દેવાસર માટે છે ને બધું એટલે આપણું દેવાસર કેવો ને જે ધન છે તે પોતાના કશું ઉગે કામ લાગે નહિ આ દરું ઉગવાનું ધનતા પણ એ મોષ છે पड़ा कारण आ घत गर मैं तो नहीं समझे पारे आ रीते મારી આગળ નથી ઉપકારી તરીકે ગણી દવાઓ કરવી શું કયું હમણાં મારી પાસે નોતું કઈ હમણાં સગવડ નહોતી હોળી પણ નહોતી પણ ચૌદ પેલા આવ્યા ત્રણ લાખ આવ્યા એટલે સમસ્યા આપે જે થાય દાદા દાદા કેમ બહુ બોલતા બધા મારા અનવાજ બોલવાનું ને સમજ મારી હાથી ને ભલે હવે જ્ઞાન આપી દીકડે વાર તો બધો ભૂલ ભૂલ કરવાનું થાય ને ત્યારે પછી પડતો નહીં એ કઈ ધંધો અત્યારે પછી નહીં બધું કાંઈ કેવું ખોરાક લેવાતો નથી kada tara re ma guru kada tara bolo va sannu kada tara pagala pakaru kada tara re gelu je pati tara pagala pakaru kada tara tal vakharu je pati tara pagala pakaru kada tara vandana pakaru ki જે સ્વપ્ન માટે આમ અભિરત થયા કરતી હતી તે આજે સાકાર થયું છે ચારેક વર્ષ પહેલા ઔરંગાબાદમાં સાથે વાતચીત થઈ એ વખતે દાદાશ્રી બધા બ્રહ્મચારી બ્રહ્મચારી વ્રત આપતા હતા તો વાત એમ નીકળી કે આ બધા બ્રહ્મચારીઓ દાદાની હાજરીમાં દાદા છે ત્યાં સુધી ृत सके दादा भगवान सब ऐसी दादा भगवान आश्रम श्रम न करव्यता आ चर्चाओं थी तरह कबूल करू की कई अपने व्यवस्था करी जो हमें ब्रह्मचारी लीमने संसार छोड़ो दीक्षा लीधी कई प्रवृत्ति होना प्रवृत्ति हो बी चर्चा पे क्योंकि स्वामी ना मंदिर है वह सचीव आप तो प्रवृति हो तो मंदिर चित्त रोकाये प्रवृत्ति मजबूती के पी क्या मध्य पवित्र भूमि में भूमि परम भगवान केवल दर्शन थे, थे।, थे। आप ब्रह्मांड दर्शन थे ज्ञान थे पवित्र भूमि पर आ मंदिर होइए आग्रह तो, तो बदल ये आज आज आज आप जुए प्रत्यक्ष के आ जगह नक्की थी गई मंदिर पायो बनी खाई गए खातम थी गंदिर प्रत्यक्ष तीर्थंकर भगवान सीमंदर स्वामी अत्यारे क्षेत्र में भक्ति ये सिद्ध थी गया सिद्ध थी गया अरिण भगवान तो आज नमो अरिंदाम कहीं पेला नमस्कार छे तो एम, आ मंदिर जगत ने आंदि सदे कि जे दादा भगवान ज्ञा पुरुषे जे अथा व्यक्त करो कई प्रयत्न कर बाकी राख्य नहीं अस करती वक्ते दादा न उतरा बने रही गरी वक्त मैं जुड़ू है कि दादा झाटा नमस्कार कर जमीन में एटली विधि करी है कि बात नहीं बचो और एट्ला भाव से उल्लास की करें ईर जाए कि दादा भगवान धानी अरिंद भगवान नेर स्वामी भगवान भावनी भक्ति दर्शन स्वामी अपतव्यम अरिंद भगवान अपनी रक्षा करेम अपने कर्तव्य है बने एट जल्दी ए मंदिर के मंदिर ने अंगे जरूरी हो बन तैयार आप्त मंदिरपुत्रोंमचरण दीघू है सब शुरुआत में दादा भगवान सूरत मत्सम बहुत ओता तो एक वक्त कतार का मैया है तो पी जे आधी थी तेरे रमेश भाई मैं कीधु रमेश भाई कतार ग्रोत गांव में गुरुपूर्ण उज्वी बहु भविजर पड़े कि कोई ज्ञापी पुरुष है तीन सत्संग थोड़ थोड़ा दादा गया सतंग बच्चों ने ज्ञान पुरुष बढ़ा भाइयों सहकार एक बीजा सहकार अपी पूे आ मंदिर जल्दी पूर्व लाभ अपने बढ़ाने थाना जगत ने जमा है दादा ना गुर है तो जगत कल्याण नोना जेनाटी उमरे गाने गाम बचे जगह अत्या महीनों जो, जो एक महीना तो गा गाम वगर आग फरियाज करे फरियाज करे सतंग आप करे सवा छा उठे रसंग की शुरुआत थे रातना साढ़ा सीजा सत्संग आप चौते वर्ष की उम्र आ ग्रापू जारी आटी मेहनत करे आट् भाव आटी दगत है સાધુ સેના બઉ ટૂંકામાં બધી વાત સમજાવો છો આપ खबर ने बहुत खरे चिंता करी कर एकदम बंदी जाए ना। ना। ना। આપવું હેલું નથી લેવું એ હેલું લેતો આવડે આપવું હેલું નથી આપતા આવડ્યું થઈ ગયા બાકી લેતા જાનવર બનવર બધાને આવડે હાલતો ગાળા પેશણ આપણે નાખી બીજાને આપે છે પૂરું ખેલાઈ આપવાનું હેલું નથી બધું હેલું બીજા કે આ તો ધર્મ ભાગના આવ્યા છે એ તો શું થાય છે આખા દાડે દાદા દેખાતું જ નથી ગમતું જ નથી તેનું આ થઈ ગયું છે શું થયું દાદા સિવાય કશું દેખતું નથી દાદા શિયા બોલવાનું કશું ગમતું નથી બસ દાદા દાદા દાદા દાદા તેનું આ બધા રૂપિયા મને કદાચ એક પંદર મહિના તમારે મારે લાખ આપવા જોઈએ મારે હું દેતો નથી આપેલી શું કામ છે આપડે હું એમને વાયસ અમુક માણસ બઉ મંડાયેલો પચાસ છે નાખીને બીજા ને બધી હરવા નહીં જતા તમે જુદા જુદા હાલવા ને આ સામાનિક પ્રગટ થાય બઉ ઊંચું જ્ઞાન હતું આ જો ને લાખો માણસો કેટલા માણસો બધા અહિયા આવેલો પાછો બીજે જઈ જ નહી શકે એક વખત એવું કે છુટકાર जुदू है आत्मा स्वरूप अंगे बात कही सको कर... आप आत्मा दिखाई આવે છે ઠંડો પવન પરમાનંદ એ જ અને તે પરમાનંદ કેવો નિરાકુરતા વાળો કેવો આકુરતા વ્યાકુરતા છે જગત ના લોકો પામે છે ને એ તો છે તે મનુભૂત છે શું છે મસ્તી માં આવી જાય મસ્તી તો આ ના ઉતરે આ આનંદ વધતો વધતો વધતો નિરાકુર આનંદ એટલે બીજા બહાર ની ચીજ ની જરૂર ના પડે એવું જેટલું હિસાબ માં હોય આ બધા બહુ અનુભવ થાય તો એક બે અનુભવ ને આત્મા અનુભવ ઘણા થાય નિરંતર થાય છે તે વખતે આત્મા કેવી રીતે વિચારશે બધા કેવી રીતે વિચારશે વિચારવાની જરૂર નહીં છે એટલે કુટે છે તારે બીજ છે ઊંચું થઈને કુદે ઊંચું થઈને આત્મા નો સ્વભાવ ઉદ્ધવગામી ઉર્ધામ અને આ જળ નો સ્વભાવી જેટલું જળ વધારે ચોટેલું હોય એટલું નીચે લઈ જાય અને જળ ઓછું થાય તો ઊંચે લઈ જાય અને બીજું એક એ પૂર્વ પ્રયોગના એટલે પહેલાનો જે આપણે હિસાબ બાંધેલો મોક્ષ એવું છે પહોંચાડે છે ધર્માસ્તિકાય નામનું સાધન ધર્માસ્થિકા તેને છે જ પહોંચાડે છે પોતાનો સ્વભાવ તો છે જ પણ ધર્માસ્તિકા એને મદદ કરે છે જેમ માછલી જાય અને પાણી પાણીમાં વહેતા પાણી માછલી જાય પાણી પાણી એ જોર કર્યા માછલી એ ચાલે એવી રીતે પૂછપુછ કરો ને તો બધા ખુલા જોડે બેસીને પૂછવું જોઈએ અથવા ક્ષણે ક્ષણે આત્મા નો અનુભવ હોય કારણ કે જયારે ચાકો જોડે આકરાય એ અંદર આત્મા સુ આવું ના થવું જોઈએ આવું થવું જોઈએ આવું ન થવું જોઈએ એટલે જુદો જુદો આત્મા નો કરે તે જુદું છે એનો એકાકાર થાય ક્રોધ થયો તેની હાથે થઈ જાય પોતે પોતાનો ક્રોધ બંધ કરી શકે એને આ ક્રોધ કેવાય નઈ हाँ ते क्रोध मान में आये लोग क्रोध मन में आये लोग गणाता क्रोधनी व्याख्या क्रोध हमेशा हिंसक भाव सहीद हिंसक भाव सही हिंसक भाव सहीद रात आध्या क्या हो તો હવાર બે ચા મૂકે જતા નથી એવું તો એ તો બધું થાય થઈ સવાર માં ભૂલી છે તો તમે વીસ વર્ષે તમારું દસ વર્ષ ઉપર નુકસાન થઈ ગયું હોય મારા પછી હું પોતે ભૂલી જાઉં પણ જો કદી અહીંથી ભરૂચ ના બધા દેખાય હિંસક ભાવ એટલે શું કે પોતાનો હિંસક ભાવ પોતાનો જન્મ્યા એટલે હિંસક ભાવ થયો છોકરા છોકરા હોય ને સંસારી છોકરા કરીએ સદન જુદો પૂરેપૂરી સમજી લે ને કામ થઈ જાય પેલા જેવા જો આ દર્શન માટે તો અમેરિકામાં હજાર હજાર બેસી ભગત હું કઉલા ખર્ચા થયા દાદાજી તેર ડોલર થયા એટલે તેર હજાર રૂ દર્શન હું કઉ્યા લઈ જ પૈસા ખર્ચા પૂરું થઈ જાય દર્શન થયા થઈ ગયું તેરસો ડોલર પછી ગયા આપડે ના તિરસ્કાર કરીને એટલે તિરસ્કાર માન હતું એટલે હું કઉ અમારે ચાર મકાન આ બાજુ આ ચાર મકાન આ બાજુ એટલે તમને મને એમ લાગે કે સમજાવો મા બાપ નો ક્રોધ કયો ને છોકરા ઉપર બેલાડી બચ્ચી પકડે છે લાગે બચારે એના દોર્ મારી મુક્તાર બાબા ની વાત પેલા વકીલ ને કરતા હતા ને આપ કેતા કે આ સંસારી છે એ વાત તે વખતે મને પણ બરાબર ઘર બેસી નતી પણ આજે આખો દિવસ વિચાર કરતા એટલે એ આપનું વાક્ય જરા કડક લાગ્યું પણ પછી ખ્યાલ આવ્યો કે બરાબર વાત છે ડુંગળીનો કટકો હોય ડુંગળી હોય એને સ્લાઈ સીજ પાડો તો બધી ડુંગળી બ્લેક ને બ્લેક આત્મા બધું અધ્યાત્મ નું નામ લેશે હે બધા કે ભગવાન ને બનાવ્યા દુનિયા એટલે એ જ ભોલ નહી પણ આ તો જેના પ્રત્યે માન હોય એની વાત જરા હવે લાગે એટલે શરૂઆતમાં કઠે પણ એના કરતા પેલું કઠે તો સારું વિચારી નીકળી જાય ને અમે ખોટું કોઈ ખોટું હોય ને પેલું જી નથી કશ નથી મને લાવે સંદાર જવાની શક્તિ છો કેટલા લોકો એક હું તો પ્રૂફ મારું તારી દૂર થી આ વાત સાંભળે ને દૂર થી આ વાત સાંભળે ને એમને લાગે કે દાદા અહંકાર થી આ વાત કરે છે સમજી ગયા વકીલ તો બહાર નીકળ્યો ને ગાડી બેઠો ને બે વખત મારી કર્યું હું મેં ને બોલા કે છે આપતો ક્યોતી આયા તો બોલ્યા બોટા બોલવા વાળા ગોગડી બંધ તો બોલી જજે ઘોગડી બંધ થાય ની બોલી જજે